બફી પેટમાં ગયા પછી તો વિષ્ઠા છે સરસ લાગે નહી બરફીને જીભ ઉપર રાખો છો એ ગળામાંથી નીચે ઉતરે છે ત્યારે બે ત્રણ મિનિટ સુખ થાય બહુ સરસ છે પેટમાં ગયા પછી તો વિષ્ઠા છે પેટમાં ગયા પછી સરસ લાગે નહી દવા માં હોય ત્યારે સરસ લાગે નહી ઇન્દ્રિય ને વિષયનો સંબંધ થયા પછી થોડો સમય સુખ નો ભાસ થાય એ સુખ ક્ષણિક છે પરિણામમાં દુઃખ આપનારું છે મનને વારંવાર સમજાવ જે પ્રત્યેક ઇન્દ્રિય થી ભક્તિ કરે છે એને મળતા પહેલા મુક્તિના જેવો અનુભવ તસ્માર્વાત્મા ભગવાન હરીશ્વર શ્રોતવ્ય કીર્તિત્યેય પૂજ્યચ નિદા શુખદેવજીએ ચોથાધ્યાયમાં મંગલાચરણ ચરણ છે ક્ષિત રાજાનો પ્રશ્ન છે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આવો પ્રશ્ન એકવાર નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે કથાઓ હૃદય કાળમાં સર્વને ભગવાન પેટમાં રાખ્યા શેષ સૈયામાં નારાયણ શયન કર્યું સૃષ્ટિના આરંભ માં ભગવાનને રમવાની ઈચ્છા થાય ભગવાનને રમવાની ઈચ્છા થઈ એ જ માયા છે બ્રહ્મ જયારે એ માયા વિશિષ્ટ બને છે ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે માયા રહીત શુદ્ધ બ્રહ્મ નિષ્ક્રિય હોય છે ચોખા વાવે ચોખા થતા નથી ડાંગર વાવે તો ચોખા થાય ચોખા ઉપર છોડ છે ત્યારે લોકો એને કે છે છે બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે પરમાત્માને રમવાની ઈચ્છા થઈ પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું પ્રકૃતિ પુરૂષમાંથી મહત્તવ થયું મહત્વમાંથી અહંકાર થયો અહંકારના ત્રણ ભેદ થયા સાત્વિક રાજસ તામસ તામસ અહંકારમાંથી પંચતન માત્રા હંકાર માંથી ઇન્દ્રિય અને સાત્વિક અહંકાર માંથી ઇન્દ્રિયભિમાની દેવો થયા આ બધા તત્વો કેવલ ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થયા છે આ સંકલ્પ સૃષ્ટિ છે મહત્વ કેવી રીતે થયું ઇન્દ્રિયો કેવી રીતે ઉત્પન્ન થઈ ભગવાને સંકલ્પ કર્યો આ ચોવીસ તત્વ સંકલ્પથી ઉત્પન્ન થયા છે પછી તો ભગવાન નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી વિચાર કરે છે જે કમળમાં હું બેઠો છું એનું મૂળ ક્યાં છે શોધવાનો પ્રયત્ન કર્યો ખબર પડી નહી તે સમયે બ્રહ્માજીના કાને સોળમું અક્ષર આવ્યું એકવીસમું અક્ષર આવ્યું સોળમું અક્ષર ત છે અને એકવીસમું અક્ષર પ છે તપ તપ તપ એવી આકાશવાણી બ્રહ્માજીએ સાંભળ્યું સો વર્ષ સુધી બ્રહ્માજીએ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ મહામંત્ર જપ કર્યો તપ કરો જયારે બ્રહ્માજી ને દર્શન થયા ભાગવતમાં લખ્યું છે સો વર્ષો સુધી બ્રહ્માજી તપ કર્યું ત્યારે નારાયણ ના દર્શન થાય છે કેટલાક લોકો પાંચ દસ વર્ષ ભક્તિ કરે છે પછી વાતો કરે છે હજુ કઈ ભગવાન દેખાતા નથી બ્રહ્માજી સો વર્ષ ભક્તિ કરે છે કેટલું ધૈર્ય છે ભક્તિ કરવાથી પાપ નો નાસ્તા મન બહુ બગડેલું છે ધીરે ધીરે મન શુદ્ધ થાય છે મન કોઈનું જલ્દી શુદ્ધ થયું નથી મન શુદ્ધિ વિના પરમાત્મા નો અનુભવ ભક્તિ વ્યર્થ જતી નથી ભક્તિ કરવાથી વાસના વિનાશ થાય પાપ વિનાશ થાય બગડેલું મન ધીરે ધીરે શુદ્ધ થાય માનવ ખબર નથી મારું મન કેટલું બગડ્યું છે મન જેટલું બગડ્યું છે એટલું જગતમાં કઈ બગડ્યું નથી મન બહુ બગડ્યું છે તમારા મનને વારંવાર તમે જુઓ બ્રહ્માજીએ સો વર્ષો સુધી તપસ્્યા કરી જયારે નારાયણના દર્શન થયા પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને ચાર શ્લોકોમાં ભાગવતની કથા સંભાળી એને લોકો ચતુશ્લોકી ભાગવતી અહમે વાસમેવા યત્ર પશ્ચાદમ યત યોષ્યેતસોસ્મ્યહ આ જગત નહોતું ત્યારે ભગવાન હતા જગત દેખાય છે ત્યારે ભગવાન બધામાં મળેલા છે આ જગતનો વિનાશ થયા પછી પણ ભગવાન વિરાશ ભગવાન વિના જે કઈ દેખાય એ ભગવાનની માયા છે ભગવાન છે પણ દેખાતા નથી એનું કારણ માયા છે માયા બે શક્તિ છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ માયા ની આવરણ શક્તિ ભગવાનને ઢાંકી રાખે છે માયા ની વિક્ષેપ શક્તિ ભગવાનમાં જગતનો ભાસ કરાવે છે અંધકાર દોરી પડી છે અંધકાર દોરીને ઢાકી રાખે છે અને અંધકાર જ દોરીમાં સર્પનો ભાસ કરાય છે સર્પ નથી પણ દેખાય દોરી છે પણ દોરી દેખાતી નથી ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી એનું કારણ માયા છે માયાને સમજાવવા માટે ભાગવતમાં સ્વપ્નનો દૃષ્ટાંત અનેક વાર આપે સ્વપ્નમાં ઘણું દેખાય છે સ્વપ્ન જોનારો એકલો સાચો છે સ્વપ્ના બધા દૃશ્ય પદાર્થ સત્ય નથી સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન થાય સ્વરૂપનું અજ્ઞાન થાય ત્યારે સ્વપ્ન દેખાય મેં એવું સ્વપ્ન જોયું કે હું જંગલમાં ગયો હું તો ઘરમાં છે હું જંગલમાં ગયો જ નથી સ્વપનમાં એવું દેખાયું સ્વપ્ન નું જંગલ સાચું નથી સ્વપ્નના જંગલમાં જે પુરુષ ગયો છે પણ સત્ય નથી સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનાર પોતાનું અજ્ઞાન હોય છે અને તેથી સ્વપ્ન ની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ખોટું સ્વપ્ન પણ સુખ દુઃખ આપે છે સ્વપ્માં લાખ બે લાખ રૂપિયા મળી જાય તો સુખ થાય કદાચ કોઈએ સ્વપ્નમાં જોયું વાઘ મારા પાછળ પડ્યો છે દુઃખ થાય છે સ્વપ્નનો વાઘ ખોટો અને સ્વપ્નના રૂપિયા ખોટા ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે માયા ખોટી છે એ માયા જીવનું સુખ દુઃખ આપે છે રાજા એ પ્રશ્ન કર્યો છે માયાનો જીવ સાથે સંબંધ કેમ થયો ક્યારથી થયો રાજાનો આ પ્રશ્ન બરાબર નથી ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે સ્વપ્ન જોનાર ઘરમાં છે સ્વપ્ન જોનાર સ્વપ્નના દૃશ્ય પદાર્થ સાથે સંબંધ થયો જ નથી સ્વપ્ ખોટું છે સ્વપ્નના દૃશ્ય પદાર્થો પણ ખોટા છે સ્વપ્ન જોનાર સાથે સ્વપ્નના દૃશ્ય પદાર્થો નો જે સંબંધ થયો એ પણ ખોટો છે સ્વપ્ન જોનારો તો ઘરમાં છે એ કોઈ જ ગયો નથી સ્વપ્ન કાળમાં પોતાનું અજ્ઞાન થાય અજ્ઞાન માંથી સ્વપ્ન ની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે સુતેલા ને સ્વપ્ન દેખાય જાગનાર ને સ્વપ્ન દેખાતું સુતેલા ને સંસાર દેખાય જાગનાર ને ભગવાન દેખાય પરમાત્મા શ્રીકૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં જગતમાં બે જીવ જાગતા હતા વસુદય બને દેવ જાગનાર ને ભગવાન મળે અને સૂચેલા ને સંસાર મળે સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે જેનું મન સંસાર સુખમાં ફસાયેલું છે એ સૂચવેલું છે સંસારનું બધું સુખ દુઃખ આપે છે એવો જેને નિશ્ચય કર્યો છે એ જાગ્યો છે જાગનારને ભગવાન મળ્યો છે યો હવે જાગારતમ જાગરાર તમુ સામાન્ય જાગનાર ને ભગવાન મળે દેવકી જાગતા હતા એમને પરમાત્માના દર્શન જાગૃ જે સાવધાન થઈને ભક્તિ કરે છે જાગૃત જે ગાથલ રહે છે સુતે માયા છાયા નિમિત છે છાયા દેખાય છે છાયા ને કોઈ પકડી શકે નહી જે દીવાના સન્મુખ છે એના પાછળ છાયા ઉભી રહે છે જે દીવાને પીઠ બતાવે એના આગળ છાયા જીવ જ્યાં સુધી સન્મુખ રે છે ત્યાં સુધી માયા એના પાછળ ઉભી રહે છે જીવ જયારે ભગવાનને ભૂલી જાય છે ત્યારે માયા આગળ આવે છે ભગવાનને ભૂલશો નહી સૌથી મોટું પાપ કહ્યું છે બ્રહ્મહત્યા એ મહાન પાપ છે બ્રહ્મ જેવું કોઈ પાપ નથી બ્રહ્મને મારી નાખે એટલે બ્રહ્મ હત્યા થાય બ્રહ્મને કોઈ મારી શકે નહીં બ્રહ્મહત્યા અર્થ છે બ્રહ્મ વિસ્મરણ જે ભગવાનને ભૂલી જાય જે દીપકને પીર બતાવે તો છાયા આગળ આવે છે જે દીપક ના સન્મુખ રહે છે ત્યારે છાયા પાછળ ઉભી રહે છે માયા છાયા જેવી છે જે જીવ ભગવાનને ભૂલી જાય છે એને જ માયા મારવા જાય છે જે સાવધાન થઈને ભક્તિ કરે છે માયા એના પાછળ ઉભી રહે છે માયા બધાને રડાવે છે સાવધાન થઈને ભક્તિ કરનારને માયા રડાવતી ચાર શ્લોકોમાં પરમાત્માએ ભાગવતની કથા બ્રહ્માજીને સંભળાવી એ જ કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી નારદજીએ તે જ કથા વ્યાસ મહર્ષિને સંભળાવી વ્યાસ મહર્ષિએ ચાર શ્લોકોના આધારે અઢાર હજાર શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું ભાગવત પરમહંસોની સંહિતા છે સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવી છે દ્વિતીય સ્કંદમાં પરીક્ષિત રાજા એ અનેક પ્રશ્નો કર્યા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન તમે જેવા પ્રશ્ન કરો છો એવા પ્રશ્ન એકવાર વાર વિદુરજીએ મૈત્રે ઋષિને આવા જ પ્રશ્નો કર્યો મૈત્રે ઋષિ ઉપદેશ કર્યો એ કથામુક્ત ને દ્વિતીય સ્કંદ પરિપૂર્ણ થાય તૃતીય સ્કંદ આરંભ એ છે પુરાકૃષ્ટો મૈત્રે ભગવાનકિલ ક્ષત્ર પ્રવિષે ન ત્યક્ગ્રમૃિમ तृतीय स्कंधना आरंभमा में परीक्षित राजाए प्रश्न कर